એટલે જાણે ગમે એટલું એને ધો ધો કરીએ પણ જ્યાં સુધી પ્રતીતિ નથી બેસતી ત્યાં સુધી અજ્ઞાન ખસતું નથી કરીએ પણ જ્યાં સુધી પ્રતીતિ નથી બેસતી ત્યાં સુધી અજ્ઞાન ખસે નહી ગમે એટલું ધોધો કરીએ પણ જ્યાં સુધી પ્રતીતિ બેસતી નથી ત્યાં સુધી અજ્ઞાન ખસતું નથી આ બધું આ અજ્ઞાન છે લાખો વર્ષથી આરાધના કરકે કરે છે પણ એનો પ્રસિદ્ધિ નું કાળી પ્રસિદ્ધિ પ્રસિદ્ધિ એનું નામ ફરી એક જ્ઞાન થયું એટલું તમારા અનુભવ થયા બધું નખા મશે પેલા માં પેલી પ્રસિદ્ધિ થઈ ગઈ જ્ઞાન ના થાય તો આ જ્ઞાન સાચું છે એ પ્રતી થઈ છે અને મારું જ્ઞાન ખોટું હતું થઈ પ્રતિ જરૂર પેલા ગાયક પ્રતિ છે આજે સિમંદર સ્વામી ની જે મૂર્તિ ઘડી સિમંદર સ્વામી ની જે મૂર્તિ ઘડી અને જે બધું આટલા શિષ્યો છે આટલો જન્મ છે આ બધું જ્ઞાનીઓ ને જ્ઞાન માં દેખાયું સ્વામી ની જે મૂર્તિ ઘડી એમના આટલા શિષ્યો છે આટલું આ જન્મ થયેલો એમનો આ જન્મ છે આ બધું જ્ઞાનીઓ એમને જ્ઞાન માં જોયેલું ને તો કયા આધારે એ બધું તો શું કરું થોડું મારું મોનો પોતા તમે જે કોઈ વાર આપડે વાત કરી છે કે પ્રતિ બેસી જવી જોઈએ એ પ્રતિ ઘણી વાર ટેમ્પોરરી રહે છેલ્વું એટલે સતત સંપર્ક રહે કોન્સ્ટન્ટ તો એ પ્રતિ ની દ્રઢીકરણ થાય પ્રતિ ઉઠી જાય બેસે એમ પ્રતિ જાય સંપૂર્ણ જયારે કથા થાય પ્રતિ ઉડી જાય ઉડી જાય અને પ્રતિ સંક્ષમ થાય પછી પ્રતિથી સરોક્ષમ થાય ગઈ માં ગઈ વર્ડિસ ચાર ચાલીસ ચાર સત થાય ચારે તરફ થી તેમ થાય ગયું વખાય ને એમ ફરી પાછું ના ના આ ખોટું છે પેલું સાચું છે એ જે આખું સમ વિષમ તમે આ શબ્દો વાપર્યા એમ કે છે કે ઘણી વખતે એટલું બધું આવરણો નું થયા કરે તો તમને ના થાય શું થાય વ્યક્તિગત નથી પોતે સુધા જુદો એમના શબ્દો વાપર્યો ને ઉપમક્ષમક્ષમ ઉપક્ષમ ઉપક્ષમ અને ક્ષયો પેસા નતી પ્રકૃતિ પ્રતિથી પેસા એટલે એમાં થાય છે શું પેલા ઘડિયાળનું જે હોય છે ને દાદા એમ લોલક માનસિક સ્થિતિ થાય છે હા એવું મોટું ઘર નવ લે આવ્યો ના એટલે મને એવું લાગે કે એ જ્યાં સુધી દર્શન ના થાય આ વિઝન ના આવે ત્યાં સુધી પ્રતીતિ દ્રઢ નથી થતી હા દર્શન એ જ પ્રતીતિ છે હા તો ચક્ષુદર્શન છે દર્શન એટલે પ્રસિદ્ધિ માં આગળ ગુજરાત માં પ્રતિકિ રેવી આપડે સ્ટ્રોંગ રૂમ માં બેઠા છે બાર મિયા ગુમાવું શું આમાં કહ્યું આપડે નુકસાન આપડે ચા કે પિતા ઢોળારે એમાંથી આખી એ ઉભું થાય તમે કયા સર્કલ માં કરો છો તમારી આજુબાજુ ના માણસો કેવા હોય છે એની જો ચર્ચા વિચારણા કેવા પ્રકારની થાય છે એના ઉપર આધાર રહેશે હાજબાજુ પુષ્ટિ મળતી જાય અને આ સત્સંગ નો આધાર ના હોય તો જાય સાફ થઈ જઈએ એમ તમે કહો છો પછી છો ને આવું થોગાથક કરો તો તમે કોઈ ના અને કુસુમો છો ને બેસીએ આપડે કુસમો બેસીએ હોય કે ના હોય એનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પ્રતિથી બેઠા પછી કોઈ જગ્યા રખડ થાયું નથી આજ્ઞા મળે ને એક હાથ ને બધા ગેલી ભાઈ વ્યવસ્થિત બધા સમજાય બીજું આપડે આચાર ને વગવાયા નથી તમારા આચાર જે હોય એને આપણે આચારી વગવણી અનંત આચાર હમા કરવાના પ્રયત્ન માં અનંત લાયક જિંદગી ગઈ એવો કોઈ માર્ગ મળ્યો નહી કે આચાર હમ્યા કર્યા વગર ચાલે હા એટલો જ માર્ગ મરી ગયો ના, ધ્યાન કરે એ નથી આ બધી બાબત નિકાલી એટલે શું કે બીજા પેલા આચારી વાત લાયા પાછા હવે વૈજ્ઞાનિક વાત છે દે તો મોડા કે આગે તો કેવું થાય છે આજ્ઞાઓ ની અંદર એક આજ્ઞા જો સંપૂર્ણપણે જો પડાતી હોય તો પાંચે પાંચ આવી જાય છે એ પ્રકૃતિ ના હિસાબે આપે પાંચ આજ્ઞાઓ બધાને જુદી જુદી પ્રકૃતિ ના અનુસાર કીધેલી છે તમે આવું કરવાનું આચાર સુધરીવાનું કૂટા કરો છો આ જગત માં કોઈ ના આચાર સુધરેલા નહી જે હોય તે પણ સુધરે તો ખરા ને સુધરે એટલે આ રીતે ના સુધરે એટલે સુધારે ને સુધી છે જે હોય સુધરે આ તો નકમો જેવું થઈ ગયું એવું નિકાલ થઈ શું સ્મૃતિ માં લાવજો આ બધું સ્મૃતિ માં લાવજો હા બસ વાણી કેવી હશે દાદા ને ટૂંકા કોણ છો અત્યારે અગિયાર વાગે ત્યારે અમે ચલાપ છીએ બીજા ચાર જીવાળા એના ઓછા આવ્યા આ પાંચ જને બાજે કે રામદેવી કે રામદેવી એમ કે આચાર સુસારે હાજી કે જાઓ સુધારે પછી મહી આચાર બગાડે હું શું કરું મહી સુધારો આ પગડેલા ભરે રહ્યા મહી સુધારો હા તમારા પગડેલા ભરે રહ્યા હું મહી સુધારો મહી સુધારે રહ્યા આમ ના હોઉં ચાર બોલે કઈ ચાર ચાર કર આ યુ જ એવો આ યુગ છે કેવો જમી ગયો જમી આ કંટાળો હોય રાતે બે વાગે એક વખત ગગડાવે આગળ તો આ કાતો વિચિત્ર એટલે આ વિચાર મારે તારું કશું હોવું નથી આગળ આવેલું છે આ ડિઝોલ થવા માટે આવ્યું નવું છે સુધરી ગયું નઈ સંશાન એવું તમે થોડું ક્યાંક વાંધતા જ ને લોકો સુધારા કરે તો સંભાવે નિકાલ જે આખું મને તો એ પાંચે આજ્ઞાઓ એ એક જ આજ્ઞા આટલી બધી લાગે કે સંભાવે નિકાલ ક્ષણે ક્ષણે સુધારે વખત નવું તો સુધારે જુનુ પગાઈ ગયું પેલા દઉં સુધારે એટલે પછી કપટ કરે શું કરે આચાર નો કપટ કરે શું કરેટ કરે હા ના હોય એવા બરોબર દેખાડવાના જુદા ચાવવાના જુદા પણ જ્ઞાની કુશ ના આચાર સુધા થતા નથી તો બીજા લોકો અમારે જોડ ને જોર ના કહેવાય અમારે અને સૌકા ને એ ના કહેવાય અમારે તો આત્મા રીતે સમજીને કામ કરવાનું કારણ નિર્દોષ અમારી દ્રષ્ટિ થઈ રહી છે અમારી પ્રતિ માં નથી અમારા જ્ઞાનમાં શું છે પ્રતિ ને જ્ઞાન માં નથી એટલે ઉપલક્ષ છે ઉડી જશે શું કોઈ કોઈ માણસ ને અનુલક્ષી ને જોશું જ ને પણ પાત્ર થતા થતા થતા પાત્ર નાની પછી બદલાવ કયો પ્રયોગ બદલી છે તો અમારું પ્રખર હોય બદલવા માટે ન એમાં સામાન્ય સામાન્ય અકડામણ નજર થી ખોટું રહેલા કારણ કે એમને જાણે છે આ નિર્દોષ ભાવે છે જયારે એજ વાત અમે જો કહીએ એ તો હું કઉ છું અમારા આચાર બદલાય તમારા બદલવાય છે તો તમે કયા ત્રણ બદલી શકે અને આ શેખો છે મારી આચાર મા બઉ સુંદર ઊંચી આક્રમ ની શું કરેલા બધા ભેગા થઈ જાય ચાર પાંચ શિષ્ય એના મુખ્ય કઈ સમજી એવા હોય બીજા બધા જાય તમે કરીએ પણ આ તો કેટલું બધું માણસ આજ્ઞા કેટલું બધા માણસો આજ્ઞા મળે એ જેવું થયું કે આચાર નો ભેદ નથી આવતા નથી ગયું કેટલી જગ્યા જોઈન્ટ ટકા આવતા નથી બે ટકા પાસ કરો ફરી પૂછ્યું પ્લસ નહી માઇનસ ટકા સાઈન ટકા હોય એને એટલે સાહીઠ ટકા માઇનસ માઇનસ માઇનસ ટકા સારું કરે સર તે મકરવિજ્ઞાન ધન છે ને બસ ફોડા શું કાકા પૂછે આચાર જોડે વિચાર પણ ચેક થઈ ગયેલા એ તો એમાં સારા હોય ફાયદા કરતી વાત હોય તો એમાં વિચરે વિચાર કરે એમાં વિચાર લોકો ગયા છે વિચરે તો વિચાર લોકો એમ કે છે કે આના વિચાર બુદ્ધિ ના અંકાર થઈ જાય જો કે તો બીજ પડે નઈ વિચાર થયો બીજ પડ્યું વિજય અહી આગળ બુદ્ધિ ને તરમે આકાર ના થાય આપણે જ્ઞાન શું કહ્યું કે તું શુદ્ધાર્થ ના અને આઈ છે તો એટલે જોઈને પીજ પડે પછી મારી પાસે એવું કે આપડે પછી ઘણા કેટલા સુધારે આચાર એ કહો માણસ અને આજુબાજુ તમને ઉંચકીને બહાર મૂકી દે એ તો અહિયાં જ કું પૂછીયે તમે આવા છો તમે કેવા છોકરા તમારે આચાર સુધી બહારના આચાર માં અંદર માં ફેર બધો ડિફરન્સ લાગે અંદર દાદા રામદીપ કે આવો બધા પણ પછી મય મન પગડેલા બધા આચાર માં તો આચાર જે આચાર નો એ કર્યું અને આચારના સંસ્કાર પડ્યા ભીડ નથી અને આચારના સંસ્કાર ફર્યા ત્યાં ભીડ નથી અને આચાર લડવા માર્યું ભીડ આવી ન એ નહી સમજાણ એ મન નહી સમજાણ તમે શું કેવા માંગો ત્રણે સારા હતા ના ભીડ નથી મનુષ્યો અને એ બીજ સાથે ફળ આપવા ત્યા છે ત્યારે આવો પધારો આવો પધારો બોલે ફળ સારા સંસ્કાર નવા સંસ્કાર પડી રહ્યા તમને આવવું પડે પણ તમારે સંસ્કાર પડવાનું સાધન ના આવ્યું તમારે લીવા દેવા ના આવી જ્ઞાતા દર્શતા જ્ઞાતા દ એમ નઈ દાદા આ જે તમે કહો છો ને લડાઈ સિવાય કઈ નહી હોય આમ છો સાહેબ એ જે આખો અત્યારે જે નવા પડે છે સંસ્કાર એ એવા કુ સંસ્કાર પડી રહ્યા છે કે દસ પંદર પચીસ વર્ષ આખી વસ્તુ જ જુદી હોય એટલે એને જેલમાં મોકલવા માંક્ત મજૂરી જેલમાં એટલે જેલમાં સંસ્કાર થતો હે આવે મનુષ્ માં ચાલે આવે મનુષ્ય ચાલે જ કેવી રીતે આપડે ત્યાં જવું ફરી આવે વિચાર એવા વિચાર કરનાર કઈ ખબર નથી ગપુ ચાલે નહીં રસ્તું ગપ્પા થી ચાલે નહીં બારો બારો સુ जो एक हो तुआ है। तुआ है। तुआ है। हो जानवर मधी व्याख्या एक मनुष्य म रेज नहीं જવા જાનવરો ભાવ બગડ્યો જાનવર માં તમારી વ્યાખ્યાઓ બે બીજા બીજા સામાન્ય રકું મોટું ઇનામ નવી વ્યાખ્યા માટે છે એટલે આવું જે એટેચ વાળા જવાના એજ નિયમ કે બાકી ને એક્સેપ્શન રહ્યા ને એમ ના ના પણ એવો પવન રહ્યો છે હકી ના થાય પણ કોઈ પણ માણસો ઓળખાણ વારો આવ્યો એટલે તીટી વાર વગર કાગળ લખ્યા તી ટાઈમ આ બો એટલે આપડા લોકો કે ગરીબ વગરી માસ છે રોટલો કઈ રીતે કે છે ગરીબ માં ગરીબ રોટલો અતિથિ કોઈ આવ્યો નઈ દાદા પેલા ના વખત માં તો ભાગ્ય બહાર નીકળતા હતા તો સીધે कि के एक नहीं क्या તમે કેમ નથી હા ભવ્ય ગામડાઓ માં એની તરફ જઈએ છીએ તો એ ભાવ હજી છે કે નાનું વ્યાયા છો તો નિરાશ જજો એને તો એટે થવા ના પણ તમારા અનુભવ માં નથી આવતું તમારે રાજા હોય તો બે ત્રણ વર્ષ ના પડે દેખા દેખી બધું ચાલુ થાય ને જમનાથ થઈ ગયે છે ને ભાવ ઉપર આધાર રાખે છે ભાવ બદલાવા મળ્યા એને અંગે થાય બાકી ભાવ જો ના બદલાય તો બીજું વાત તો એની ના એડસ્ટ થઈ જાય ના બદલાય સમજાઈ જવું જોઈએ પછી બધા બરોબર ના આધારે પછી શકે સમય ના આપડે જોવા નિયમ ભી નથી એના માટે મોટર હોય ગાડી હોય તેમાં ફરિયાદ કરે પણ વાત બેસી જ નથી પણ આ વ્યવસ્થિત આપ્યું માટે બેસી છે બધા ભાઈ હાથે થઈ જાય ભાઈ ભાઈ તૂટી જવું ગુજરાત આવે ને ઉભા આવેપની દિવાળી પોતાનું વેપાર પોતાનું વિચારે તો વિચારે આપડે રીતો કરે પછી આયો રાત્રે ઉભા અમને આરે થોડી દેવું જોડી દેવું થોડી દેવું જોઈએ એવું કે છે આ જોયું આમાં વધારે જેવું હતું ને વધો બચકો આ વધો થઈ ગયો શું થઈ ગઈકાલે ચારે બહાર પડે ને હું લઈને અંદર જતો હતો પેલા માસ ને ખેંચવા ગઈ ને તમે પકડી રાખી કે નથી આપવા ક્યાંથી રે નાખી લેવા મારા કીધું આવો પ્રેમ પણ રાખે આનંદ થાય આપડે હાજર પાસે ક્યાંથી લઈ એવું માન કે ઓછી હ એવું કરું છે કદર ને લે પાસંતોષ થાય ના હોય તેનું થાય ને એવું કરું હે ના હોય તારી ઉભું થાય ત્યાં કર્યું ને છોડી દેવું સમાધાન ના થાય સમાધાન ના થાય સમાધાન કહ્યું કે સમાધાન બધા એ કઉ આવું કરે એટલે વાત સાચી પેલી છે સમાધાન થાય કે છે પણ ચાલુ રહે માણસ છે એક જરાય કોમન આ બધા કેટલું ગેસ ભણ્યા જેવું ને ગેત કેટા મોટા ગેસ છે આ બાબત માં તમને કેવું લાગે ના તો તમારો નાનો બાબત સમજે કે નામ છે એવું નાનો બાબો સમજે તમને અંદર લે ને આપણે લઈ લેવા સાથે ના થાય સાથે અમદાવાદ મત જુદો પડે નહીં એને એમ કહી છે આપણને બધા સિસ્ટમ આવી જાય